એ તો પ્રભાવ બોલીએ મંદિર માં હું તો દોર સહનંદો ભારત શું કરું પછી લીધા નહીં લીધો તો કરીએ કોણ ભાઈ એ બોલી આપડે બાજુ છે બઉ દોષ છે તમારા ખાસ નથી ભગવાન આ માવી ના શિષ્યો પાકાતા અને પુષ્પ પહેલા ભગવાન શ્રી ના જળ ને માકા સરળના જ એવો કામ છે હવે ઉતરતી ગતિ કેમ આવી છે આ ઊર્ધ્વ ગતિ આવી કેમ આવી આ કારણ આ કારણ ઉતત્ત તો કહેવાય છે ઉતત્ત એટલે બધું આ તો બધું બસ આ પછી ઊર્ધ્વ ગતિ આવે ને ત્યારે એ પેલું વસ્તુ જ છે તો પછી જા ઉતત્ત એલા કારણ આવશે ભઈ ને ને ને આ બધું આ તો આ જનો એક જ વાતનો આ પાકતે ખાતા ઓટીસર છે તે જ એક પાંચ વર્ષ કહી દે ને આમને સમજાવો ભોળા જળ ગયું અને રાકાણ જળ જોયું એટલે એને સમજાય ભગવાન બધા બધાને કે હવે મારી પપ્પા ઋષભદેવ ને બહાર જવાનું થાય પેલી વાત ભાઈ કામ બાર જવાનું જરૂર પડી તો ઋષભદેવ અમને શું કે તમે કયા કરો હું આવું કે ભગવાન આવું કઈ ગયા પણ એવાથી રાતે બધા આવું આવું કર્યા અને મારી ભગવાન રાતે કઈ ગયા હું આવું છું તમે તમે સત્સંગ કર્યા મારે ભગવાન બહાર નીકળીને ફનક છે ગયા કલ્યાણ હંમેશા દાખલો આપતા સમજાય છે બારી રીતે કરો છે થાય એટલે શું ટર્ન થાય કેવાન થાય આપડે એ પ્રતિમા આપડે તો થાય છે વાત તમે તમે ગમે કરી વાત પત્રકાર ગમે છે ગમે છે આ બે ગુમા હોવાથી ભુખી જનારા સગટ થવા દે સરળ અને નબરતા એક સગટ થઈ આ સરળતા બની ગયા શકાય તમે સરળતાઓ તો એ તળાવ હેલ્પ કરે છે સરકાર થઈ તો નિશાન થઈ થોડાક થોડાક ને પાક પાક પાક વાત ને ભણાવવા ભણાવી દેખાય આપડે આપ્યું છે ને એના માટે પ્રતિક્રમણ નું હથિયાર આપ્યું છે ને દાદા આપી છે ને આપી પછી વર્તમાનમાં ભવિષ્ય વિચાર કરવા છે આ સુખ બગડી જાય છે આ સુખ ભોગવતું નથી અને ભવિષ્ય બગડે છે આપડે કઈ ગયા આ વ્યવસાય તાબામાં ગયું આપણે આપણા તાબામાં નથી વધતું એનું કોંગ શું છેલ્લી વસ્તુ મારા તાબા હોય એમ તમે દાદા કોઈ સગવવાલું આપણું મોઢું હોય નથી ગણતા અને પછી કોઈ બ્રાહ્મણ કે છે એના ગ્રહો સારા નથી આપડે નથી એ વાત આપડે દાદા નું વ્યવસ્થિત દવા દારૂ બંધ થઈ જાય આપડે આપડે હાથ નરમ થઇ જાય થઈ જાય આ વ્યવસ્થા નો દુરુપયોગ તો આપડે દવા દારૂ કરવાનું જે ઉલાસું ઉડી જાય અને રાત્રે બેસવાનું ઉડી જાય બરોબર ભયંકર ગુનો કહેવાય આપડે તો ઠેર સુધી જીવવાના છે જીવવાના છે એવું માને દારૂપ ઉપચાર ઉપચાર બધા કરવાના ભય લાગે અંદર ભય લાગે કે જરૂર નથી પણ વ્યવસ્થિત ક્યારે કેવાય કે તપ થયા તો વ્યવસ્થિત તપ થયા હાથે કઈ દે વ્યવસ્થિત લોકો ઉપચાર થોડી દેતા એટલે પછી લોકોને શું કહ્યું કે જો વ્યવસ્થિત હવે વર્ષ કરતા હોય તો ચાર ગાડીઓ હોય આપડી કાર રોડ ઉપર ચારે સાથે જતી હોય અને બે સ્પર્ધામાં ચારે જવાની હોય તો એમને કહ્યું આઠમી દિન તમે સ્પર્ધા કરો ખોટું કેવું અજાણ રસ્તા તમારું વ્યવસ્થિત ખોટું તારી દાદા નું વ્યવસ્થિત દાદા નું વ્યવસ્થિત કોઈ ખોટું કહી શકે નથી કરવાનું કે ઉગાડી વાંચ ડ્રાઈવિંગ કરવાનું અને સાવધાની પૂર્વક પછી દુપ્યો ના કરેક્ટ વ્યવસ્થિત વ્યવસ્થિત છે ને જો સમજ ને તમારા પ્રયત્નો કેવા થશે પણ આ પ્રયત્નો એને ચેતણી આપ્યો છે કેટલાક માણસો આ પ્રયત્ન બોલાય તો કિસ્તાન નિષ્કામ કરવાની ભાવના રાખીને તમે કરો અને પછી વસ્તુ જુદી છે આ વસ્તુ જુદી થઈ જાય બોલાય નઈ જાય બઉ વિજ્ઞાન છે આખો વિજ્ઞાન છે આપડે જ્ઞાન આપી પછી દુઃખી થાય નથી ખોટી ચિંતા કરો તૈયાર છે પૂછી છે જયારે સાથે બીજી સાત ટકા ને ને નથીગંધ છે આંબો પોતાનું કઈ પોતાના માટે કશું છે જ ને એનું બધા બીજા માટે શક્તિ નો ભંડાર છે જેટલું તમે માગો એટલી તમને જેટલી માગો એટલી મળે અપૂર્વે સાંભળી નથી જોઈ નથી આપણને આપડી એ શક્તિ જોતા ની અંદર કલ્યાણ થઇ જાય તમારે દર્શન કરે ને એલ્યાણ થઈ જાય તમારું વચન પણ મન નું હરણ કરી લેવું હોય જેની વાણી વર્તન પણ એવું હોય વિનય હોય સારી શક્તિઓ પ્રગટ થયેલી હોય એવી શક્તિઓ પ્રગટ થશે दादा पास सत्यो अरे एक दुख भूली गए जाए हाँ સાચું રસીકુમા લાગણી થાય જીવન માં એકદમ નિરાશા લાગે એનું શું કારણ આશા લાગે છે છોકરા થશે દીધી પડ્યું પડ્યા કરે આચાર કઈ કઈ જરૂર નથી દુધિયા ભયા જ કરવાનું દુધિયા ના આવી પડે બીજું પૂછું આવે કોને ખબર ક્યાં છે મીઠાઈ ભાવતી નથી મીઠાઈ ભાવતી નથી ભાવતી સાહેબ ભજ્યા ભજ્યા ઘર બધો આનંદ થાય એવું કઈ કરવું છે તમારે કેવું એક કલાક માં જ છે યાર તો બધું ઉડી જાય મમતા કરી મમતા એ દીકરી કે સવાલ પૂછો છે આ સવાલ પૂછતા પેલા હું તમારી માફી માંગી લઉં છો आप कीधु प्राप्त मन वचन कायागत जीवन दुख नोचिव एप्रोच नया दर क्षण सुख हो सुख हो, हो। सुख होते हो, हो। दुख हो एम बोलवा दुःख शब्द बोलवाचार ए प्रवर्ते પછી કાયમ હોય એ વસ્તુ બાપુ પર એવું બોલવાથી કોઈ વાંધો તો નહીં બોલવાની જરૂરત નઈ ને આપણે કાયમ કોઈ દુઃખ ના હોય મારા આપણે દુઃખ હોય બોલાય દુઃખ હોય પણ કેળું બધા દુઃખ ના હોય એનાથી દુઃખ ના હોય આપડે ધાર સુખ તો પણ દાદા કરીએ છીએ ને દુઃખ બીજા ને સુખ હોય આત્મસુખ ની વાત કરીએ છીએ ને આપડે તો આત્મ સુખ થી પણ એને એને સમજાય છે ને એને દુઃખ સમજાય કે દુઃખ ના થઈએ કઈ પણ દુઃખ ન હોય રાખતો ભાવે ભાવ બંને બને કે ભાવ હોવા થતા આવું ભાવ એટલે આપણો આજનો અભિપ્રાય થઈ ગયો કે નથી કર્યા બાતચીત હેલો સંપૂર્ણ પ્રકાર થાય છે નહી તો સુખ હોય તમારે કોઈ પ્રકાર નો ભૂતવાળો છે અત્યારે કોઈ નથી પૂછવા નિખિલ નથી એ તો હું જાણતો નથી અંગો દીતિ મળવા આવી તો પગલે જ સત્સરી પટ્રિ નામ પગલે જ આયા 15 આપડે માતે અંતિત થાતે હું નીકળતો તો તારું તીન સંગો એને બોલ્યા આપણે કોણ છે જાણો નહી રહે માય દેવી દીકી ખોદ્યું એટલે કુવા આયો હોય ને એ ક્યારે કોઈ કેસ નથી તમે સાચા એક્સેલાઈ કર્યું એટલે તમે સાથે કોણ જાણવાની ઈચ્છા છે પોતે લાગશે આ જીવન તમે સુખ આપો તો તમે આ જીવન પુન્યાર સારું કયું સારું કરવાનું થઇ ગયા તમારા જીવ એકલો આવે છે સંસાર ચક્ર માં પીસાઈ જાય ત્યારે બે જીવ આ પૃથ્વી પર જાય છે આપણી સાથે શું લઈ જાય છે સંસાર કેસે એ જીવ આ મૃત્યુ પછી જાય છે પાછું થતી કે ખાતે જોડે શું લઈ જાય છે કશું જે લઈ આવ્યો તે લઈ જાય છે પાછો હા તો કઈ લઈને નથી આવ્યો ને કઈ લઈને નથી જતો આપડે તો કઈ લઈને આગળ છે બુદ્ધિ અને ક્રોધમાલ માં તે જોડે પાછા જોડે જાય છે પણ એ તો ક્રોધમાલ ખાવા જોડે જાય છે અને સૂક્ષ્મ ચીજો જોડે જોતી કેવી ટ્રી થાય છે સાહિત્ય ખરું કોઈ ને થઈ રહ્યું ખરું પેલા એવું સાંભળવામાં આવેલું છે પણ અથવા ક્યાં થયું હશે તમે શું એમ ત્યાં પૂર્વ ભાવ ની વ્યાખ્યા પૂરો ભાવ ની પૂરો ભાવ ની વ્યાખ્યાઓ પૂરો ભાવ ની આવ્યો પછી પાંચમો દરેક એક છે એ બધી કહીએ છીએ છોકરીઓ હા છોકરીઓ આવી એ પણ હિસાબ જ ચારી ગુણ ચારી નો આઠ હજાર રૂપિયા થાય આઠ હજાર તકે કે ચાલો આપડે તીર પતેર બાર બોલાવી પછી બાર બોલાયા તો અનારી કહ્યું પછી કે કોઈ પણ કામ કરીએ કોઈ પણ સારા કામ કરીએ તો પણ અશાંતિ છે હા તો અશાંતિ છે હું અનુભવું છું એ પોતે અનુભવે છે खराब अभिप्राय प्रेजुडित खराब अभिप्राय खराब अभिप्राय प्रेजीसिप्राय प्रेजुडीस गई कल अभिप्राय का प्राण भाई दीपक भाई बोलो अभिप्राय खिला ને અભિપ્રાય અભિપ્રાય પોતે પોતાને એમ ખાતરી થઈ ગઈ કે આ હો અભિપ્રાય કોને કેવાય કે આ કોઈ પણ માણસ આપણે જોઈ ગયો બીજું આપડે ઘેર આવ્યા છે અને અભિપ્રાય કે ભગવાન કે બે ત્રણ વખત કોઈ માણસ ના પૈસા લેવા કર્યો અને તે વખતે તેઓ શું કરવા આવ્યો હોય ચાલો મારા મારા કાકા તમે જમવા બોલાયા છો હા આપડે જમ્માપુર આવ્યો અરે આપડે આવું માની ગયા છીએ કે આપડે માલ ભૂલ છે કોણ આ ગુના દંડ આપેલા ગુના છે એક બાજુ આપડે એમ કહીએ છીએ અભિપ્રાય થી મન બંધાય છે मन, मन अभी की उभ अभिप्राय अभिप्राय रहोस पैसा मगते गुना आप अभिप्राय मन बंधाय आ मनस आरोप पैसा अभिप्राय मन बंधाय गुना शिलक मारे मन स्वरूप लेव કહ્યું કે આ માણસ પૈસા લેવા આવ્યો છે જોતાની ઉભો પણ અત્યારે અભિપ્રાય રાખ્યો તત્સ પણ મને વિ અસર આપે સતવીસ ન હવે આપણા જ્ઞાન લીધેલો મહાત્મા હોય જ્ઞાન લીધેલો મહાત્મા હોય અને એને રાખે કયું આપે બે જ્ઞાનીઓ दस, दस मे ज्ञानी लूज होते हो हो हो भाई भेगा भाई अभिप्राय उभो थे अर्थ है पेलु पांच वक्त मभिप्रायत वखत कईलू होवु जोखु कर જમવા માટે બોલાવાયો હોય માણ ભરવાના શું ભય કે તું અભિસ ન પણ હોય આપડે શું કામ એને ધીરે એક લો તમે કઈ કઈ બધું કરવાનો અધિકાર છે દેખાતો અધિકાર છે એ કરના અધીન છે તમારો હિસાબ હશે તો કહી શકાય માન્ય <an indo by confusing legislation> આપડે પુરાવાયું કોણ એમની આરતી ના પ્રયત્ન કર્યો નથી તો આ હિસાબ નથી એનો એનું શું કર્યું એનું જો બધું હોય એની નોકરી બદલી હશે બદલાવી કેવો છે આરોપાની ભીતા બચીએ આ સારું એટલો બધો ખરાબ થઈ ગયો છે એટલે પણ મારે મારે આશરો કરવું જ પડે કે મારી ફરજ સુખું થઈ ગયું એટલે હવે પાણી ગઈ એને તો કર્યું આ બધવાનું કઈ ભૂલ થઈ લાગે છે એ મેં જાત મા દરેક વાત નો અનુભવ લીધેલા ટિકિટો લેવાનો લારો નહીં આવે એવા સંજોગો નેતા ગાડી આવી ગયેલી ભાઈ ભાવી પકડે હિસાબ હિસાબ જ થઈ જાય આમ સુઈ જાય કે આમ થઈ જાય આટલા ની બાર ના જવાય આમાં કઈ ભલે વાત ના બહુ જતા પગલા વધ્યા તાર પછી આગળ નાખ્યા પછી તો આગળ શું કર રેલા હા ત્યાં ભૂત ગઈ ભાગીદારી હમળે બંધ એટલે એનો છે કોઈ પણ પ્રસંગ સામે આવે એ પ્રસંગ ને જોવો અને જાણવો બાકી એના બાબતમાં કઈ એ તો આપડે જ્ઞાન નીકળું જવાના જ્ઞાન આપડતો અજ્ઞાની જાય અભિપ્રાય કરવા દેવો ને અભિપ્રાય છે કરવો જ પડે ને કરવો જ પડે તમે ચાલે શું કે ફાઈલ નો સંભાવ નિકાલ કરી નાખો ફાઇલ નો સંભાવ નિકાલ કરી ભાગીદાર છે અને માતા નીચે મૂકી અને પાછું સુઈ જાય પછી એ સુઈ ગયા પછી અઢાર કલાક પછી કશું નહિ મને યાદ આવ્યું કે સાયન્સ જગ્યાએ મકાણ આજે એ કોઈ ભાગ લાગતું નથી આવી